પૈસા કમાવાના વિચાર આવે શું કોઈ મારવાનો વિચાર આવતો એ રૌદ્રધ્યાન કે परमाणु बंधाता लीधा पी जुदू पड़ी जाए ધ્યાન તો ક્યાં રહે કરીએ તો તમને તો નિરંતર ધ્યાન માં એવું રે છે નિરંતર તમારું ધ્યાન શ્યા માં છે દેખાય અને હું વાતે કરું હા કે આ વસંત ખોટું થાય છે હા અને પ્રતિક્રમણ થાય તરત જ હા પ્રતિકમણ થાય એનું કે માફી માંગી લેવી તરત જાગે બધી તો એમાં એમને કેટલા ટકા મળ્યા દાદા આખું અમેરિકા કામ કરેલું કેટલા ટકા થયા तो ना दादा है पांच तो दादा ने एक भक्तिपूर्ण पर्सनल क्वेश्चन पूछवा તમને લાભ કરો તમારે ચડી ગયેલા લાભ જોવું કઈ પણ મારા માં લાભ જોવો લાભ આવતો હોય કે લાભ લેતો હોય કે ભાવના હોય તો જ્ઞાન ને નાખે હા બરોબર છે नवणा थे लोग पूरी थे, थे। सन्तोष વધારે આવે ને જેટલા ની પૂજા કરવા નઈ પણ મારા એમ જ કહેવાય મારી જોડે ભણેલા છે પકવાન થઈ ગયા કે બાપ હેરાબાઈ બધા હું જણાવો તમે ફોટો ફોટો નહી જોયો નથી જોયો ફોટા પછી કદાચ ના ખબર પડ તમે એનો ફોટો નથી આપડે બધા તમારાધરાછા ને ભૈલાલ થોડા વખત પછી થવાના પંચ પરમેશ પણ એટલે એમને કોઈ ભજે નહિ આપડે ઓમ પરમેશ્રી આપડે શું કહ્યું આ ખુરશીઓ થોડી જતા રહેલા આવે તેને બધો ને પંચ પરમેશ્રી કોણ પંચ પરમેશ્રી તો આ પાંચ ધમકા બરાબર નમો નમો સંતાન અને પંચ પરમેશથી આગળ જઈને પછી તિરંશંકર થાય હાય તિરંશંકર થાય બધું થાય ઓક્ષિતો દાઈતી દાઈ નિર્વેણ કાકે કાથી એક તો ગેલાટ છે ચાર જમાના માડી જેવો સંતોષ તો એક ગેલાટ છે પહેલા જે સંતોષ તો બહુક પુરૂષો થાય ને નિર્વેણ તો ઉપરથી એ preso દાદા પ્રેન્ટિકુસ કેલા बताशंकर एक दादा जो भावना भावना जगत पा तो टाइम एट्लो बढ़ो वही दादा ज्ञान अपना लगे तो गुजरात में रही तो नहीं तो, तो, तो उगे के अमेरिका आटली टीम मार्ग एम थे घनाटो घर शहरों में लई जावा हाँ बस ये भावना से अपने जगड़े મારી તો એ તમારી તો એ સંજોગો ટાઈમ બાજવા દેતા નથી વ્યવસ્થિત છે એવું કેવા ખરી વાત વેપારી બોલે સંતો કો સાય નથી કેને સંતો કો તો કા થઈ જાય એટલે કાર્ય થઈ જાય સાયન્ટિફિક તરકમ થઈ જાવી ને માઉં પર રાખવાનું હવે કરવાના પડે છે સંતો એ બધું ધારેલું થવાનું આ એ જ્લોબ રેશનનો કે કેમ કરીને જો પામે તમે फेरव तो थेर। थे टाइमिंग ओ अगर तो कई न कहीं मेड़ नही पड़ी सके ना भाई टाइम आज वन सर દ ખુબ અસર કરે અંદર બરોબર ઘણી વખત એવો ભાવ ઉભો થાય આ બધું સાંભળ્યા પછી થી ના નહિ કર્યા પછી થી પણ ઘણી વાર એવો ભાવ થાય કે આપડે બેસીને જોયા જ કરીએ ઘણી વખત મને એવું થાય કે કશું કરવું નઈ ખાલી બેસીને જોયા કરો કોઈનો પક્ષ લેવાનો નહિ જે પણ થતું હોય ચાલતો બસ જોયા કરો અંદર ભાગ લેવાનું મન જ ન થાય કઈ પણ પ્રવૃતિ થતી હોય ડે ટુ ડે પ્રવૃતિ આપણને એમ જ થાય કે આપડે બેસી રહીએ સાઈડ પર અને બધું જોયા કરો એનું કારણ શું થાય છે એમાંથી એમ થાય છે કે આ વસંત આમાં આપડે પેલું કહ્યું ડકો ડખલ કરવી નહીં એમ જ થાય કે વસંત અહિયાં બેસી રહે બરોબર છે જોયા છે એ ખોટું નથી ને કાય નિ પામે એ ભાવ એ નહીં આ તો એટલા માટે તો અહીંયા આવીએ છીએ દાદા એટલા માટે અહીંયા આવ્યા કેટલો એક દિવસ વધારે મળે પણ આ તો શું થાય દાદા માટે વાત નથી કરતો આમાં જ કશું પણ ડેલી કરતા હોય ને એમ થાય કે બસ એલાલ કોકરે હી કરવા દો એમની મેતે એ જોયા કરો આપણે આપનું સુતાય અંદર આપણને પહેલા જે ભાવ ઉભા થતા હોય ને આપણે જે કહીએ ને કે ઓસન આજ ચાલો દે આજ ચાલો દે આજ ચાલો દે એમ જ થાય કે બસ પેસેન્જ જોયા ના લે લે એ ફાઈલ આવી દેવ એનો રસ્તો કેવી રીતે હવે ચાર જને કહું હોય નીકળી અમાર ત્યાં લઈ આવો લઈ આવો એવો ભાવ કર્યો ને એ રસ્તો કાઢે છે તમારે ની કાઢો જે ચિંતા છે ને એજ વિનય છે એને વિનય અમે કહીએ છીએ તમે કહો છો તીર્થંકર પદ લિમિટેડ છે એટલે પછી આવી વાતો કરીએ તો જવાય ને અંદર ના બં મુખ્તો બંને જવાના છે પેલા જતા રહેતા લોકો નું કલ્યાણ કરી જવાના છે ના પેલા પોતાની જવાના હોય ને પાંચ પાંચ ડોલર નોટો મંગાવી પાંચ પાંચ ડોલર આ ક્ષત્રિયો હોય મૂકી દે બરાબર છતી ભણી ગુ હોય પ્રકૃતિ હોય સંસારમાં આપડે એવું વિચારીએ નઈ હાથ માં લોક નું કલ્યાણ કરવાનું ભાવના કરવી તે ગોત્ર બધાની શરૂઆત થઈ ગઈ બરોબર છે મોક્ષો થવાનો મોક્ષો બધા કેટલું બધું પૂછી મોટું કર્યું છે ચાર વર્ષે તમે શું ભણતર ભણ્યા છોલબી પછી ત્યાં કર્યું તેને મને કવ સાથે આવ્યું છે આપડે બરોબર ધંધામાં જવું એની સાથે ધંધામાં જવા જેવું ખરું એની સાથે દોસ્તાર જોડે ધંધામાં જવા જવું ખરો પંજાબી વાંધો વાંધો નઈ આપડે ચોખ્ખો માણસો આપણને ખાતરી વાળું વાંધો સર ધંધો કરો હવે આવે છે હા એ ટ્યુબો બનાવી છે ટ્યુબ બનાવવાનું ટ્યુબો ખાલી કંપનીઓ પછી એટલે એક જુબી કઈ જાતુ મજ બનાવે છે એલ્યુમિનિયમ માંથી એલ્યુમિનિયમ બઉ જયારે અમે ફ્રેન્ડ હતા ને ફ્રેન્ડશીપ હતી ને અમે ફ્રેન્ડ હતા ને ત્યારે जूठ भगवान बनाते जुठा पाप दुख पाप बराबर पचीस हजार આ સરકાર માં સિમેન્ટ નાખો છો થોડું થોડું કાઢી રાખો આપડે સોળ ગુણ્યો નાખી નાખે ચાલે લોકોને પછી પાપ શું કે આ સરકાર છે પૈસા તમે કોણ કોઈ કોઈના બાપ ની નથી આ એટલે આકાશ પાસે બહાર શું આકાશમાં તીર માં દેશણ કરો બધું એ માળખામાં આપડે જુઠ્ઠું એ કર્યું આપડે બરોબર બધા આવું કરે શું થાય સારું પરિણામ ખબર પડે ને બરોબર જળ બનાવો એવું હું પૂછું છું એટલા માટે ઘણા લોકો બે ફિકર થી કરે છે ઘણા લોકો એને ઓળખે નઈ ફ્રી બોલતો બંધ થઈ જાય खोटू चालू लग नहीं समय तो दादा ने पा लीधु તમારે તો રામ મહિને કેવું કે આવું જો કરો છો ને પસ્તાવો કરજો વધુ છે ના બધાને એવું નીકળે કારણ કે માલ જ આવું ભરેલો મારે પૂછી વગર માલ ભરેલો તમારે તો મળે આપણને પછી બઉ ચાન્સ નહી મળે એમ શું નહી મળે પાંચસો રૂપિયા કાપી લેતા હશે વધારે કપાય વધારે કપાય પાંચ હજાર ગાડી મને આપો કે આપડે એમાં એવું છે ટેક્સ સિસ્ટમ તમે મરી જાવ તો ટેક્સ આપવાનો લોભિયા કઈ રસ્તો ફરી ગાળો તો આ લોકો લોટતો નથી ઉદાહરણ લોકો વધારે લોભી થાય છે ને ઉત્તમ ના અમુક છૂટી ગયા લોકો ના પણ અમુક લોકો લો છે ज्ञापी लापर लोग छोड़े अमुक जीता दूसरे ज्ञान पुरुष पोते ना ले तरह कई ना लोग आ... तो छोड़व पड़ते अपने दरज ना पे तारी जी जैसे हार फैकी देव कारण તમારા કેવા પ્રમાણે ભરી રાખવું એ પણ રૌદ્ર છે ગુનોશન બચાવ માંગો છો જલ્દી સમજ ના પડે કે આમુ ઘર ને અમુક કહી શૈ देखो ये जो मैं कोटू બધું હા એ બરાબર કોલમ પોલ બધું हेलो ગાયલો બોલે છે કાવી છેની બા મુકરા હાલે ગતો છો આ કેન વેન કમ બે ઊંધું ધાપટ વાગે માનવતા તો આ લોકો ની માનવતા માનવતા છે એવી માનવતા આપણે આપડે તો માનવતા પ્રા મમતા બમતા બિલકુલ બહુ દૂર નઈ જાય કે બેઠા પછી રાખું વિનય નહી મારા કોન્ટી લોકો ઠાકોર રજડા ના ચાર હજાર માણસ પાંચ હજાર માણસ આવી કે ના હવે દાદા સાચી વાત આપડી જડે ભણતા આપણી ભૂલ થાય છે ખરેખર નવીનભાઈ તમારું નામ છે પણ માય નહી કોણ નઈ કોણ બધા બરોબર ખબર નથી હું કોણ છું બરાબર ખબર નથી હું કોણ છું તમે કઈ કયો કેવી રીતે ખબર પડે તમે કઈ કહો કેવી રીતે પડે આવું કઈ પૂછે કે તમારું નામ તમે ખરેખર પણ છો તો આપડે કેવું છે તમે જ કરી મારું આવ્યું કારણ કે કોઈ મળે નહી કારણ કે પોતે જાણતો હોય તો એનાથી બેભાન છે નામથી બાંધ નામ થી બાંધ છે અને સેલ્ફી બે ભાન છે નામ ને તો નાનામી નીકળવાની ઈચ્છા છે खबर ना आम ठीक है सारी ने खोटू धारी लो એની કરતા કોણ છું એની માટે તપાસ કરતો હોય તો વધારે સારું ને ધારી લીધેલું કામ ચાલ લાગે ને આ હું કામ છું મામા થુ છું અને ભાઈ થારી નવીન ભાઈ હું શું છું મને ખર્બર નથી બરોબર નથી કે જાણવા માટે આપડા લોકો હિન્દુસ્તાના લોકો એટલું જ જાણવાનું શું છે બીજું દાદા ભગવાન એટલું જ જાણવા જેવું અત્યાર સુધી જે છે ને એ છતે સપના જાણી છે આ સપના ની બહાર નીકળવું પડશે આ જે સપનું છે એની પણ બહાર નીકળ્યું આપણે એમ લાગે છે ઓહો આપડે છે રાધા થઈ ગયા નથી એ કે ગરીબી થઈ ગયા અસર પડી વગર હતી ને તો રાજા થઈ ગયા સપનામાં લોખાઈ થઈ ગયા દોર ઉતરી એવા એ સપના સપનું આ જાગર સ્થિતિ નથીભાન છે ભ્રમણા બસ બારી ગઈ મેન્ટ મૂકી વધી ગઈન્ટ આપડે ગયા ત્યાં ગયા બરોબર જામું હતું પડશે ફોન ક્યાં નથી કરાય ચાલો બઉ સારું છે આરામ છે મને ખબર નઈ બધે ત્યાં તો ખબર પડી કે અમારે આવવાના છે એટલે બઉ ખુશ થઈ ગયું કાક બનાવવા કોણ બોલા બોલા પછી ટાઈમ મળે જન્મ જયંતિ દાળે નવેમ્બર માં ગયા હતા નવેમ્બર ની સાતમી તારીખે પાંચેક હજાર માં થયું બાર અને ભાદર માં ઉજવી ચાલ્યો છે બધા છે આ પેલા એનસીબી આવ્યો ને મુંબઈ ની કોઠેલી છે એ સર તમે મતલબ જ્ઞાન લીધું ને ખરું કઈ કે ખાસ પડાય છે પૂરું સમજી લો પૂછી લો તારે આ જ્ઞાન એવું છે આ જ્ઞાન સર્વ સમાધાન આધિ યાદી વિભાદી આવે તો એ સમાધાન મારે ગાળો વળે બધા રાત જે સ્વપ્ન આવે मन मन संतुलता आवेदे करता है परिणाम कोई परिणाम मा कसी करूं पड़े कसी परिणाम ते पर रिजल्ट आई करे मन विचार પણ આ બધી અને તેવી ક્યાં સુધી પછી આવ્યું આપડે તપાસ કરવા જેવું હોય પૂછવા જેવું હોય કોઈના માટે ખરાબ વિચાર આવતો નથી ને કોઈ કોઈ ખરાબ ઊંઘ કરે તો કોઈ માણસ અપમાન કરે તો એના માટે ખરાબ વિચાર ના આવે એ બધું સંયમ આવી જવું કોઈ માણસ માટે ચિંતિત માટે ભાવ જ ઉત્પન્ન થાય આપણને કોઈ જીવને માટે માણસ ને માટે બઉ સારું છે લતાભાઈ અમીન ઉંડા ફરિયામાં જોયેલું છે ખરું ઊંડું ભર્યું આગળ આવ્યો લગભગ મોતીભાઈ અમીન મોતી મોતી પ્રભુદાસ અમીન પાણી જોડે મકાન કટલા ની ભાવી થાય નીકળી છે આગળથી પેલા अब सही नहीं हो पाएगा वीडियो आउट से प्रॉब्लम है पर मेरे पास डाटा नहीं है प्रश्न पूछो और तुम्हें जवाब आ जाएगा तुम्हारा कोई और प्रश्न है हां और जानना कि डाटा कस्टमर को धन्यवाद થાય ગઈ કાલે હવારે બેસાઇમ થઈ ગયો અને ખબર છે કે બધા આવવાના છે ઘરનું ખાઈ ને ચિંતા કરવી ઉપાધિઓ કરવી માંસ કેમ કે ઘરનું ખાય લાવતા છે બધા લાઈ ભાઈ કકડાટલી લાઈ છે સ્વતંત્ર લાઈવ છે આમ આ બંને કપમાં મને કાબુમાં કૃપા કરી ભગવાન ની કૃપા ઉતાર આ દેખાય છે ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન પ્રગટ થયા છે હું હોઉં આવું કઈ દાદા ભગવાન નમસ્કાર કરું છું સમજ પડે ને તમે નમસ્કાર નથી આખા ભગવાન બ્રહ્માડ ના બધા પ્રશ્નો સોલ્વ થાય છે કૃપા ઉતરે થઈ જાય બાકી તમે કેટલા કલાક માં ઉતાર મને ભેગા થયા છો પાછ છ કલાક પાંચ છ કલાક છ કલાક માં કલાક રહો કે જોડે ફર્યા ગયા તા જોડે કારણ કે આવો લાભ ફરી છોડે નઈ ને કોઈ આવો લાભ કોણ થતું કરે જો એ પણ યોગ વગર નથી થતું કે છે એ યોગ વગર નથી થતું ઈન્ડિયા માં કોઈ દાડો નથી મળ્યા અહી થયો કે છે સપ પુણે આર્કેટ આ પેલું જાગે તો કલ્યાણ થાય ને શું આ હોય જ નઈ આવું પુણે ક્યાંથી હોય આખો દાડો કકડા મોડા પરતો પડતો હોય